ણવ સુદર રૂપ અનુપ જુગલ ચરણે લો પ્રેમ સખી ના ના લો બંદોસ હજાન રસ્રૂપ અનોપમા સારો લે ભજતા છૂટ ફંદ કરે ભવ પાર સુખધામ અનોપમ ના ભવ બ્રહ્મા દિકેવ ભજે તામ ે લો જે હરી અક્ષરબ્રહ્મ આધાર પાર કોઈ નવ લહેલ છે શેષ સહસ્ર મુખ ગાય મતી કહે રે દર રૂપનો પ જુગલ ચરણ નમી રે લોખ પ્રેમ સખી નાનાથ રહો दिक देव भजेत जी ब्रह्माधार भजे ती का शेष सहस्रमुखाय निगम नेति कह रेलो सृष्टि में पशु पक्षीओ एना करता मनुष्य श्रेष्ठ है मनुष्यों में राजा श्रेष्ठ है एना करता देवताओं एट्लै इंद्रादिक देवताओ श्रेष्ठ है एना शिव ब्रह्मादिक देवताओ श्रेष्ठ है ये प्रेमानंद स्वामी एम कहे कि सहजानंद स्वामी गुण ये शिव ब्रह्मादिक देवताओ एट भव ब्रह्मादिक देव, देव भजे ती काम ने विषय अपने सदृष्टान्त आग् प्रवचन में साबड़ू के दव तत्व ने नारायण तत्व में भेद है देवताओ नारायणी उपासना कर तृप्त थे पूर्ण थे ये शिव ब्रह्मादिक देव विराटना शरीर में प्रगट किया विराट पुरुष एट विराट नारायण शेषनागनी पथारी कर सूता है जे शेष छे, एने सहस्त्र फेण छे, सहस्र एट एक हजार ये अपने चित्र में जे नायण पोये शेषनाग सर्प विशाल सर्प एनी पथारी से सर्प एक ले काल न प्रतीक है मतलब शेष नारायण एट काल पथारी कर विराट नारायण सूता विराट नारायण एट विराट ब्रह्म विराट ब्रह्मांड ब्रह्मांड का अरु थेष पथारी प्रेमानंद स्वामी कहे ये शेष नारायण पुरुषोत्तम नारायण एवं सहजानंद स्वामी ना गुण गाय सहस्रमुख एक मुख में बे जीभ हो साप ने बे हजार जीहवा थी गुण गाय है छता पार आँ सजानंद स्वामी ना शेष नारायण गुण गाय बहुत नवी नवाई तो नहीं एक वोपाणानंद स्वामी गढ़पुर वड़ताल जता गोपाणानंद स्वामी बड़दगाड़ा मैठा था बीजा बदा सतो पाचल पैदल चाल एम भयंकर मोटो विशा साप कोई भी जो ना एवो मोटो विशाड़ साप दोड़तो दौड़ता बड़दगाड़ा पाचड़ दौड़ियों संतो जो ए बदा सतो तो एक बाजू हटी गया आ भयकर विषधर साप अः क्या थी आजगर होनी झड़प ना हो आटली झड़प थी आव साप पहली बार जो आ थोड़ा पेलु थी जाए प गोपांद स्वामी ऊँचो हाथ करो सतो कहू कि सतो डरता नहीं बड़दगाडू ऊब रखा साप आटे आठ आट दस फूट छेटे मोटी विशाड़ फेना फुलावी स्वामी एम जो है आशीर्वाद रूपे हाथ हाम करें पेलो विशा साप वे वे मस्तक नमे सतो तो आ बद के नमस्कार कर पी गोपालनंद स्वामी कहू लो हम पधारो ए बड़द गाड़ू हालतु थ वही पाछो साप पाचल पा वही पाच स्वामी गाड़ी उभु रख वही के नमस्कार कर અદ્રશ્ય થઈ સંતો કે સ્વામી ગાડું ઊભું રાખો આ શું હતું ગોપાળાનંદ સ્વામી કે બીજું કોઈ ની શેષ નારાયણ દર્શને આવ્યા હતા हाँ तो बराबर से बाकी पृथ्वी पर आवो साथ तो कोई दी जो नहीं के, ये छे के जेना साधुना दर्शने शेष नारायण पाचड़ फरता तो सहजानंद स्वामी बात क्या छे? अने शेष नारायण एट काल ये आ एक ब्रह्मांड नी साथ संबंधित है એવા તો અનંત બ્રહ્માંડો છે એટલે અનંત શેષ નાગ છે બ્રહ્માંડે બ્રહ્માંડે શેષનારાયણ છે બ્રહ્માંડે બ્રહ્માંડે કાળની ગતિ હોય પણ એક બ્રહ્માંડ પૂરતી એની કાળ ગતિ સંબંધિત હોય મૂળ કાળ શક્તિ કે જે અનંત બ્રહ્માંડોને સંલગ્ન છે કે જે સૃષ્ટિની ઉત્પત્તિ કાળે માયાની સામે જુએ છે ત્યારે माया क्षोप मैया क्षोभ पा पी सृष्टि परायण सर्जाई का आग अन अंशात्मक काल तो कोई गणना में नहीं तो जो मूल काल शक्ति है ये सहजानंद स्वामी आगे કેવા છે તો હરી લીલા કલ્પ તરૂમાં કાળ અનંત બ્રહ્માંડો એ જેનું ભોજન છે એવો કાળ એ ખુદ કાળ પુરુષોત્તમ નારાયણ એવા જે સહજાનંદ સ્વામી એના માટે અથાણા જેટલો નથી ભોજનની થાળીમાં કેટલી કિંમત અથાણું હોય તો થોડો સ્વાદ આવે એની આગળ કોઈ ગણના કાળ જેની શક્તિ છે માયા જેની શક્તિ છે सहजानंद स्वामी गुणगान प्रेमान स्वामी अपन संभाले कहे चे कि शेष जी हजार मुख्य गुण गाय से छ भगवान गुण ना ऐश्वर्य प्रताप निगम नेति कहेरेलो निगम एट वेद वेद पर शू कहे नेति नेति एट न इति न एट नही इति एट्ले प्रमाणे आ, आ प्रमाणे नही एम वेद कहे आ प्रमाणे शू भगवान ने कहवा कहवा खबर पड़ती नहीं मती मूंजाई जाए एम कहे कि भगवान इति एट आवा है आ, आ प्रमाणे તો એવા તો નથી તો સીમિત થઈ જાય સીમિત શું એના સમાન ન હોય તો કેમ કેવાય કે આવા છે એમ જુઓ તમને કોઈ એમ કહે ભાઈ મધ હોય એ મધ હની મધ કેવું તો તમે શું કહો કેના જેવું પછી પેલો એમ કહે કે ભાઈ ગોળના પાણી જેવું તો તમે આ પાડશો કહેવાનું મન થાય કે હા પણ છતાંય શું થાય ના એના જેવું તો નહીં જો કહી શક્યા ઈતિ ન કહી શક્યા શું કહ્યું તમે ન ઈતી આ પ્રમાણે નહીં આવા નહીં આવું નહીં ગોળનું ઘાટું પાણી એવું મત ના ઈતી એવું નહીં તો ખજૂરનું ઘાટું પાણી એવું નહી તો મધ કેવું ગુલાબ જાંબુમાં વધેલી ઘાટી ખાંડની ચાસણી જેવું ના એવું નહી કદાચ એવું કોઈ ફળ મળી આવે પછી તમે એમ કહો કદાચ એના જેવું એમ કહી શકો લૌકિક દુનિયામાં પણ ભગવાનને તો કેમ કેવું આવા છે એમ મન મનાવા એમ કહે કે સૂર્ય જેવા તેજસ્વી છે પણ સૂર્ય જેવા છે શાંતિ આપે છે કોઈ મેળ જ ન કહી શકાય આખરે ભગવાન કેવા છે એમ કેવામાં સ્વયં વેદની મતી મુંજાઈ ગઈ ત્યારે એમ કહ્યું કે નરે कहू कहो ए जम्मे लो कहो आना जगवान एक अर्थ नेति ना, ना आजो यती अंत न एति एट अंत नए वेद कहे भगवान के अंत नए अनंत अमें केवा भगवान तो ने मच्छरियो अवकाश नो अंत लेवा मथे मरी जाए तो मैं एक लाख पेढ़ी मथे तो आए मछली सगर न पार लेवा मथे પાર આવે આપણે ત્યાં વેલા કુપમંડૂકની વાર્તા આવે છે ને કૂવામાં દેડકો હતો છલો છોલ કૂવો ભર્યો હતો એમાં માન સરોવરથી હંસ ફરતો ફરતો આવ્યો જળ જોયું તો વિરામ કર્યો હંસને જોઈને દેડકાઈ છાતી ફૂલાવી અને પૂછું ક્યાંથી આવો છો એટલે તો ઘડી બોલવાની ઈચ્છા ન થઈ આને જોઈને પણ એમ ખાતર બોલ્યા હું માન સરોવરથી આવું છું માન સરોવર છે એવડું તો નહીં એટલે દેડકાએ વધારે હવા ભરી અને છલાંગ મારી અર્ધે કુવાના જળ સુધી પહોંચ્યો આવડું તારું માન સરોવર કે નહીં એવડું તો નહીં ગમે તેટલી છલાંગ મારે છતાં દેડકાના માનસમાં માનસરોવરની કલ્પના પણ ના આવે બ્રહ્માદિક દેવતાઓ હોય કે બ્રહ્માંડના નાના મોટા ઈશ્વરો હોય એને પરાત્પર પુરુષોત્તમ નારાયણનો મહિમા પાર આવતો નથી હાથ આવતો નથી છેવટે ભાઈ આશ્ચર્યની વાત છે ભાગવત માં એમ ભગવાને સ્વયં કહ્યું કે દેવતાઓ દુપદયા દેવતાઓ પણ મારો પાર પામે ઠીક છે પણ હું પોતે પણ મારા મહિમા પામતો નથી હવે અનંત મારો મહિમા છે એવા ભગવાન છે આવા અનંત અપાર चो निवर्तन मन सा मनवाणी जी पाचा फरी जाए अक्षरधाम स्वरूप अक्षरधाम अक्षर मुक्त बिराजमान है आप मन कल्पना अक्षरधाम केवे गटली कल्पना करो <clears throat> આવે એટલે કહ્યું કે જ્યાં મન પાછું પડી જાય બુદ્ધિ પાછી ફરી જાય મનના મનનમાં ના આવે બુદ્ધિના નિર્ણયમાં ના આવે ચિત્તના ચિંતવનમાં ન આવે એવા ભગવાન છે એટલે પ્રેમાનંદ સ્વામી કે શું કરવું મારે વર્ણન કરવું છે શેષ ભૌબ્રહ્માદિક વેદ જેનો અંત પામતા નથી શેષ સહસ્રમુખ ગાય નિગમ નેતી કહેરે લો પછી કહ્યું વર્ણવ સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નમી રેલો આવા અનંત ભગવાન સહજાનંદ સ્વામી હવે એના હું વર્ણન કરવાની કોશિશ કરું છું એટલે પહેલાં તો પગે જ પડી જાઉં છું હું નમન કરીને દિનતા દાખવું છું કે જેનો આ લોકો કોઈ પાર પામતા નથી ખુદ ભગવાન પોતે મહિમાના પારને પામતા ન હોય એની હું કોશિશ કરું છું વર્ણવું હું એને વર્ણવાની કોશિશ કરું છું જો ભગવાન કૃપા કરે તો કંઈક વર્ણન થાય એટલે દિનતા દાખવી છે પણ એક વાત જો મગજમાં આવી જાય ને તો બહુ એક સરસ આમાં નિર્દેશ છે જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ બે માર્ગ છે ને તો જ્ઞાનીઓ છે એ ભગવાનના સ્વરૂપ ચાહે છે અને સ્વરૂપના ઉપાસિત છે આનંદ તાત્વિક નિર્ગુણ નિરાકાર સર્વ એવા ભગવત સ્વરૂપનું એ ચિંતન કરે છે તાત્વિક રીતે વિચારવાનો એમને રસ નથી એને ભગવાન નો રૂપ મળ્યો બહુ થી ઉદ્ધવજી ગોપીઓને સમજાવવા ગયા કે ભગવાન નિર્ગુણ છે સર્વત્ર છે ક્યાં નથી અને શા માટે શોક કરો છો ગોપીઓને કશું જરૂર ન જ નહોતું અમારે તો નંદ યશોદાનો છો જોઈએ તું જે નિર્ગુણ કહે છે માં કોણ મને બતાવ અને કોણ દેશ કોવાસી એ ક્યાં રે છે એ બતાવ અમારે તો જો અહીંયા રહેતો હતો અહીંયા જમતો હતો અહીંયા અમારી સાથે ઝઘડતો હતો અહીંયા ગોરસ મોટું કી ફોડતો હતો એવું અમારે ભૂજામાં લઈને ભેટેલો એવો લાલ જોઈએ છે ઊંધો નહીં પણ ઊંધો રૂપ ના ચાહિત જ્ઞાન માર્ગ અઘરો છે तात्विक रीते भगवान स्वरूप नर्णन करव समझू पचाव बहु अघरू है अति कठन मार्ग है गूंचवाई जवा है भूला पड़ी जेवायो एनी भक्त ना रूपन उपासना मार्ग ये सुगम है सरल है गूंचवण बिलकुल रोकड़ो फायदो जटलू चाले एटलू पाय में ગીતાના બારમા અધ્યાયમાં પણ ભગવાન કહે છે કે મારા સગુણ સાકાર સ્વરૂપની જે ઉપાસના કરે છે એ અર્જુન મને સૌથી વધારે પ્રિય છે ભગવાનને જે પ્રિય હોય એ જ પ્રિય રાખવું છે અને પાછું એમ કહ્યું કે એનો ક્યારેય પતન થતું નથી અને એનો જ હું ઉદ્ધાર કરું છું હું જેનો રક્ષક છું અને જ્ઞાન માર્ગમાં શું છે કે એ ભક્ત જ્ઞાનીએ પોતે ચાલવાનું છે પોતાને રીતે મથવાનું છે અઘરો માર્ગ ગૂંચવાઈ જવાય ઉપર સ્વરૂપિ કરનારા ઉપાસના કરનારા છે સમજો એને સ્વરૂપની સાથે કદાચ તાદાત્મક સધાતું હશે બ્રહ્મ સાથે ઐક્ય થતું હશે બ્રહ્મા અનુભૂતિ થતી હશે અપરોક્ષુભૂતિ થતી હશે ભગવાનના સ્વરૂપનો એને અનુભવ થતો હશે પણ ભગવાનના રૂપ થી એ ચૂકી જાય છે ભગવાનનું રૂપ એના હાથમાં નથી આવતું સ્વરૂપ ઉપાસના કરનારાને રૂપ હાથમાં નથી આવતું રૂપની ઉપાસના કરનારાને બંને હાથમાં આવી જાય છે जुओ तारी भाषा में तुम समझा आइंस्टीन थी मेट वैज्ञानिक थे मांडी ने थो थोमस आलवा एडिशन हो बेन्जामिन फ्रेंक्लिन हो के ग्रेहाम बेल हो पी अत्यार्टीव जॉब्स विदि विदाय थे बधा हो पास ज्ञान अथाह य्ञान लाभ आखा विश्व में जाए जा। તમે મોબાઈલ વાપરો છો કોમ્પ્યુટર્સ વાપરો છો વીજળી વાપરો છો વીજળીના ઉપકરણ વાપરો છો જ્ઞાનનો લાભ મળે છે જ્ઞાન ને તમે સમજો છો થોડા ઘણા કઈક કે આ ઇન્સ્ટ્રુમેન્ટ આમ કામ કરે છે આમ તેમ કરે છે એ બધું સમજો છો થોડું ઘણું બરાબર છે ને જ્ઞાનનો લાભ મળે છે પણ તમે આઈન્સ્ટાઈન કે એડિસન કે સ્ટીવ જોબ્સ ને એને તમે ક્યારેય મળ્યા નથી મળવાની જરૂર પણ નથી અને મળે પણ નહીં યુઝર્સ જે હોય એ કઈ સર્જક ને મેળવતા હોય એવું નથી વંચિત રહી જાય છે એડિસન હોય કે સ્ટીવ જોબ હોય એની સાથે જેને સંબંધ છે એને એના રૂપનો પણ આનંદ છે અને એના જ્ઞાનનો પણ આનંદ છે સાચી વાત છે એટલે જો તમે કોઈ વૈજ્ઞાનિકને તમે ભારતમાં લાવી દો તો તમને એના રૂપનો પણ સામીપ્ય મળે અને એના જ્ઞાનનો પણ લાભ મળે એવી જ રીતે જો તમે ભક્તિમાર્ગમાં ભગવાનના રૂપની આરાધના કરો તો જ્ઞાન તો સહજ રીતે જ મળવાનું છે રૂપ પણ મળે અને જ્ઞાન પણ મળે કેવળ સ્વરૂપની જ જ્ઞાનની જ જો તમે ઉપાસના કરો તો રૂપ હાથમાં આવે જ્ઞાનથી તમારું ચાલ્યું જાય કદાચ મોક્ષ પણ મળી જાય રૂપનો સ્વાદ ન મળે છે બંને લ્યો નરસિંહ મહેતા રૂપના ઉપાસી છે રૂપ જ ગાય છે ને અને એના જ ગુણ ગાય છે ચિંતા કરે કૃષ્ણ ને કરવું હોય તે કરે પછી ગાય છે એના રૂપ ગુણ ગાય છે પણ એને ભગવાન સ્વયં પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રદાન કરે છે અનુભવ કરાવે છે સહજ રીતે રૂપની સાથે સ્વરૂપ જોડાયેલું છે એ જ નરસિંહ મહેતા પછી જો તેવું તત્વજ્ઞાન આનંદ ભાશે જો જ્ઞાન આવી જાય છે ભગવાન પોતે આપે છે એટલે પ્રેમાનંદ સ્વામી કે મને એવું લાગ્યું કે ભગવાનનું તાત્વિક સ્વરૂપનું નિરણ નિરૂપણ કરવું એ કદાચ અમાપ હશે અઘરું હશે બધું જ હશે એટલે મેં એ માર્ગ થોડો ઇશારો કરીને મૂકી દીધો આગળ બધો ઈશારો કર્યો પછી મને એમાં બહુ નથી પણ મેં સાહસ કર્યું છે ખોટું નથી કારણ કે હું શાનું સાહસ કરું છું વર્ણવું સુંદર રૂપ અનુપ ચરણે નમી રે તમે એમ નહીં કહેતા કે એક બાજુ એમ કે છે કે શેષચીન નિગમ કોઈ પાર પામતા નથી તો પછી ક્યાં તાત્વિક નિરૂપણ કરવું છે મારે સ્વરૂપમાં વર્ણન નથી કરવું મારે તેના રૂપનું વર્ણન કરવું છે રૂપનું વર્ણન તો સરળ છે વર્ણવું સુંદર રૂપ અનુપ જુગલ ચરણ मेरे। रूप में वर्णन करव के मती में सूजे तो थे स्वामी कहे कि हूँ जुगल चरण में वंदन कर हूँ प्रार्थना करूच एक इशारो ये अपने त्या जुगल चरण की उपासना छे। અક્ષરધામમાં પણ જુગલ છે જુગલ એટલે એક વ્યક્તિ એને બે ચરણ બે ચરણની ઉપાસના ગોલોકમાં ચાર ચરણની ઉપાસના છે વૈકુંઠમાં લક્ષ્મી ચાર ચરણની ઉપાસના છે લક્ષ્મીજી નારાયણ કેટલા ચરણ એટલે સમજી રાખવાનો ઈશારો છે વર્ણવું સુંદર રૂપયનુ જુગલ ચર ન શું મને તો એમ થાય છે પાનશે ભરી ભરી મારતા જાય કેટલું વર્ણન કર્યું છે તમે આ પેલું પદ છે એ તમે જુઓ ખોખા કાઢી નાખે એવું તાત્વિક નિરૂપણ કર્યું છે આમ હે वंदो सहजानंद रसरूप अनुपम सार ने एक पंक्ति एक एक फल वंदो सहजानंद रसरूप अनुपम सार ने आ कड़ी जो मन में पची जाए उतरी जाए जीव मा तो ये सहजानंद स्वामी मूर्ति मा अनंत रस आवा छूटे फंद करे लो। आप अंती जाए तो दिमे दिमे बंदन फटा <coughs> समरु प्रगट रूप सुख धाम अनुपम नाम ने रेलो आ पंक्ति पची जाए तो माटे कोई सुख अगम ना रहे <coughs> જેને ભાવદિક દેવ ભજે તજી કામ ને રેલો ભજન કરવાની પૂરેપૂરી નિવૃત્તિ મળી જાય ભાવ બ્રહ્માદિક કામકાજ છોડીને કરે છે તો પંક્તિ પચી જાય તો કે મને ભજન નો સમય નથી મળતો ને એવું બને જ નહીં આ પંક્તિ પચી જાય અને સમય સમય સમય જ રહે ભજન કરવાનો સમય મળે બીજો ના મળે जे हरि अक्षर ब्रह्म आधार पार कोई नव लहरे लोल आप पंक्ति पची जाए तो भगवान स्वामीनायण ना तात्विक स्वरूप समझाई जाए जेने शेष सहस्रमुख गाय निगम नेति कहे रे लोल पी एना गुण गावा मा था नहीं जाने हजार मुखे थी गायज करू गायज करू गायज कर एवं महिमा समझाए અને વર્ણમ સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નમીરે લોલ વર્ણન કરતા કરતા આવી રીતે થશે તો શું થશે નખ શીખ પ્રેમ સખી ના થો રમા રમી રે લોલ એક જ પદમાં બધી વાત આપી દીધી તો એ જુગલ ચરણમાં વંદન કરીને પ્રેમાનંદ સ્વામી કહે હું વર્ણન કરું છું એમના રૂપનું નખશીખ પ્રેમ સખીના નાથ રહો ઉરમાં રમી રે નિવાસ કરો રમણ કરો વિહાર કરો પેલી દ્રષ્ટિએ પ્રાર્થના કરી હે પ્રભુ નખશીખ આપની મૂર્તિ મારા ઉરમાં નિવાસ આ માગણી કરી બીજી દૃષ્ટિએ જોવા જાઓ તો આખો વાત બદલાઈ ગઈ एक शब्द थीन, एक भाव थी बदलाई छे नीख प्रेम सखीना जो सादी रीते जो तो ना हाथ में पद आठे आठ पद छे है मूल रस है श्रृंगार रस श्रृंगार रस एट माधुर्य भाव मधुर्य भाव एट पति पत्नी ना भाव एना करता है प्रियतमा प्रियतम नो भाव मसुक मसुका नो भाव રાધા ને કૃષ્ણનો ભાવ ગોપી ભાવ સ્ત્રણ ભાવ એ આઠે પદનો પાયો એ છે એટલે જ તો જો સમજો આઠે પદમાં જે નામાચરણ આવે છે એમાં ક્યાંય પ્રેમાનંદ નામ નથી પ્રેમ સખી આઠે આઠ પદ ખોલીને જોઈ લેજો मागे प्रेमंद क्याज नहीं स्वामी पोते पोता पुरुष भाव भूली गया एकदम गोपी भाव में आ श्रृंगार रस ने क्या मार वर्ण मेरी मुश्किल है प्रेमान स्वामी असल्यत श्रृंगार भाव में अत्यंत मधुर्य भाव चासत्व युक्त ना सीता जी और राधिका जी बनने भगवान ना साथे बगवान जोड़ेला छता सीता जी नो राम साथे नो विहार राधिका जी नो कृष्ण नो विहार एक रीते सरखो एक रीते जमीन आसमान ना भेद है સીતાજી જે મર્યાદાથી રામ સાથે વાત કરે છે શ્રગાર કરશે અને રાધિકાજી કનૈયા ને ટતલી આંગળીયા નચાવે એ રિસાઈ જાય માથે ઓઢી જાય ઠુંકા લગાવે પેલું કરે તે કરે અનેક પ્રકારના જે સાહિત્યોમાં રસ વર્ણ છે તમામ રસ રાધિકાજી બતાવે અને કૃષ્ણને નાક લીટી તણાવે રાધિકાજી સીતાજી એવું નહીં કરે બઉ મર્યાદા છે અહિયાં બે મર્યાદ છે એટલે જેટલું શ્રંગારનું વર્ણન રાધાકૃષ્ણના પદોમાં મળે એવું બીજે મળે પ્રેમાનંદ સ્વામી છલકાઈ છે પણ એટલી મર્યાદા છે કે કદાચ આગળ આપણે વાત આવશે તો આપણે ત્યારે કહીશું કે મને લાગે છે કે અત્યાર સુધીના સાહિત્યકારોને આ શબ્દ કે પંક્તિ હાથમાં નહીં આવી હોય અને આપણા સંપ્રદાયમાં એના ઉપર કામ નથી થયું એમ પણ કહી શકાય પણ આટલું મર્યાદાથી શ્રૃંગારનું વર્ણન કરનાર જો વિશ્વમાં કોઈ કવિ પાક્યો હોય તો એ પ્રેમાનંદ સ્વામી એવી અદ્ભુત વાત કદાચ એવો શબ્દ જ કોઈને નહીં જીડ્યો હોય એ પ્રેમાનંદ સામેડ્યો છે માગે નખશી પ્રેમ સખી નાથ રહો રોમાં રમી જો શ્રૃંગાર રસ છે આપણા મર્યાદાથી જે શૃંગારસને સમજવાનો છે પ્રિયતમા અને પ્રિયતમ પ્રેમી પ્રેમિકા જે રીતે મોજ મજા કરે ધીંગામસ્તી કરે કેલી ક્રીડા કરે હાસ વિનોદ કરે નટખટાઈ કરે જે કરે તે એ પ્રેમ સખી પ્રેમાનંદ કે એના માટે હૈયું બનાવો મારા નાથ અહીંયા આવો અને આપણે ક્રી કરીએ આપણે ભાળી જાય કોઈ દેખે નહીં નખશીક પ્રેમ સખી નાથ રહો ઉરમાં રમી રહેલો રમીએ એટલે રમણ કરવું રમણ કરવું એટલે ક્રીડા કરવી ક્રીડા કરવી સમજો છો ને તમે જે ખેલ કરતા હોય એનો માટે સાહિત્યમાં એક બહુ સ્પષ્ટ શબ્દ છે પણ હું મર્યાદાથી બોલતો નથી એ ક્રી એનું આ ક્રીડાંગણ છે આવો શ્રૃંગારસ પૂરેપૂરો છે પણ કેવો એક પતિવ્રતા નારી પોતાના પતિને ઝંખે આ મર્યાદાથી શબ્દોમાં મઢું છું પતિવ્રતા ના શુદ્ધ પતિવ્રતા નારીઓ થોકી બેસાડેલી પતિવ્રતા નહીં નખશિક શુદ્ધ પતિવ્રતા નારી પોતાના પતિને જે રીતે એકાંતમાં મળવા માટે ઝંખે અને છતાંય એમાં કામભોગ નથી વિષય ભોગની લાલસા બિલકુલ નથી એને ખાલી એનો પતિ જોઈએ છે यु सामीप्य जुए विषयभोग तो लालसाज नहीं पतिव्रता शुद्ध एने जवाय कि जेने पोता पति पास थी शारीरिक विषयभोग इच्छा ज न होने यति सामीप्य जुत होने ज पतिव्रता कहवाए परम पतिव्रता कहवाय जो पतिव्रता पता पति पास विषय भोग की वंचना रखे तो ये स्वसुख अभिलाषी थी ता नारी के विषय शोख नीचार नहीं जुका भेट से आलिंगन कर बधज कर, कर विषय भाव नो अंश पातिवृत्य ना भाव अमरा प्रेमान स्वामी अत्या मना विषय बिलकुल અને મળવાની ઉત્કંઠા એવી જ છે એને અંગ અંગથી એને બેઠવું છે અંગથી એને મળવું છે અને એ તો તમે સમજી શકતા હો કે પતિવ્રતા નાય સમયથી વિદેશ ગયો હોય અને પછી આવી ગયો હોય છતાંય આસપાસ સંબંધીઓ બેઠા હોય એટલે બેઠી છે મળી શકતી નથી છતાં સામે હોય હાથ અડાડે ને અડી શકતી હોય छता जोजनो अंतर एने लगे एम सहजानंद स्वामी सामे बैठा है छता प्रेमानंद स्वामी कहे कि नक्श प्रेम सखीना लोल आ एकांत क्यों मारे तुम्हु हम एना हिया में जो ते कल्पना करता हो तो जो भाव उठता हो भाव सामें अंतरियामी है અને સહજાન સ્વામીની એટલી એમ થાય છે કે જાણે હું આ સાધુને ઉઠીને સાસાંગ દંડોદ કરી લઉં કેટલું કેટલું થતું છે એની કેટલી તડપ હશે મળવાની ઉત્કંઠા વિરહી અને ગોપીભાવ બહુ મજાની વાત છે જેવી રીતે રૂક્ષ્મિની विदर्भ देशावरी रुक्ष्मीणी याद करो <coughs> प्रेमान स्वामीए यह पायो छे के वर्णव सुंदर रूप अनुप जुगल चरने नमीरे लोल नक्षशीक प्रेम सखी रहोर म रमी रहे हूँ वर्णन करु छा એક ઇશારો આપણને છે કે જો તમે વર્ણન કરશો અથવા વર્ણન સાંભળતા રહેશો ને તો તમારા ઉરમાં આ નાથ આવી જશે અને સાંભળવાથી થઈ જશે વર્ણમાંથી થઈ જશે જુઓ પછી ગોપીભાવમાં તમે રુક્ષ્મિણી યાદ કરો એ ટુ ઝેડ તમને ફિટ થઈ જાય રૂક્ષ્મિણીજી દ્વારિકાવાસી શ્રી કૃષ્ણને મેળ્યા નથી થયા છે ને એમણે કૃષ્ણની કિર્તિ બહુ જ સાંભળી છે શું સાંભળ્યું છે ના સાંભળ્યું છે એટલે પ્રેમાનંદ સ્વામી કહે છે કે તમે સાંભળતા રહ્યો ને હું વર્ણન કરું છું તમે જુઓ તમને આ વર્ષે હું બતાવું છું એ જો તમને સાંભળતા સાંભળતા ગમી જાય તો તમારી જોડી જામી જશે એટલે હું વર્ણન કરું છું રૂક્ષ્મિણીજી મળ્યા નથી પણ કૃષ્ણની કિર્તિ છે કૃષ્ણને વરિચુ પતિ દેહથી વરવું એ તો પછીની ઘટના છે મનથી વરવું એ પ્રથમ ઘટના છે રૂક્ષિણી જે મનથી કૃષ્ણને વરી ચૂક્યું એ વખતે યમના પિતાજી રુક્ષિજી માટે મૂર્તિની શોધ કરે છે ત્યારે રુક્ષમીજી કહે છે કે પિતાજી તમે શોધ કરશો નહીં મેં મૂર્તિઓ ગોતી લીધો છે કોણ છે દ્વારિકાવાસી શ્રી કૃષ્ણ એને હું મનોમન વરી ચૂકી છું પિતા બહુ રાજી થયા સરળ હૃદય હતા કે બરાબર છે દીકરી તે જે ગોતા એ તારા માટે યોગ્ય છે પણ આ વાતની રૂક્ષણીના ભાઈ રૂકિને ખબર પડી અને એને તલવાર ખેંચી કે એવું નહીં થવા દઉં એ ગોવાળ ને એની સાથે તને પરણવા દઉં મેં તારા માટે નક્કી કરી નાખ્યું છે મારો પ્રિય મિત્ર શિશુપાલ એની સાથે તારી સગાઈ કરવાની છે રુક્ષમિ તો જોઈ રહ્યા કે મારે એને ધોળે ધર્મી જોઈતો નથી તારો મિત્ર હોય તો મારે શું લેવા દેવા છે રૂકિએ કીધું કે ના આ પ્રમાણે જ થશે અને એનો કડપ હશે ઘરમાં એટલે પિતાએ કઈ બોલી ન શકે અને રૂક્ષ્મિણી મનમાં ચૂપ થઈ ગયા કે આ શું કરવું હવે સગાઈ થઈ ગઈ ઘડિયાળ લગન લેવાઈ ગયા અને પરણવા માટે શિશુપાલ આવવાની તૈયારી અહીંયા શણગારો થઈ ગયા મંડપો બંધાઈ ગયા બધું તૈયાર થઈ ચુક્યું રૂક્ષમિણી કે મરી જાઉં પણ શિશુપાલ વરું નહી હું વરી ચૂકી છું કૃષ્ણને કરવું શું રોજ મુંજાય સાંભળે કોઈ છે નહીં તમારી જેવા જીવને જેને ભગવાન એક જ પંક્તિમાં પાયો બાંધ્યો છે પ્રેમાનંદ સ્વામી નખશી કે પ્રેમ સકી નાના ધરો બહુ સરસ કથા રૂક્ષ્મિણી એક કરવું શું અને પછી એમણે એક પત્ર લખ્યો છે કૃષ્ણને અને એક બ્રાહ્મણને કહ્યું છે ભૂદેવને કે તમે મારું કામ કરશો શું દીકરી હું કૃષ્ણને વરી ચૂકી છું આ પત્ર તમારે દ્વારિકા એમને પહોંચાડવાનો છે હા જઈશ બ્રાહ્મણ ગયા છે કૃષ્ણને મળ્યા ક્યાંથી આવો છો નામ આપ્યું ઠામ આપ્યું અને કે આ રૂક્ષ્મીજીનો પત્ર છે ભીષ્મક રાજાની રાજકુમરી એમનો આ પત્ર છે વિશ્વમાં પહેલામાં પેલો કોઈ પ્રેમપત્ર હોય ને તો આ રૂક્ષ્મીજીનો પાઠ કરવા જેવો છે તો લૌકિક બધા પ્રેમ ખતમ થઈ જાય આજની તારીખમાં પણ દ્વારિકાધ ની આગળ રોજ આરતી પછી પાઠ કરવામાં આવે છે પણ કાઢવાની વાત છે ને રોજ જે પાઠ કરાય છે દ્વારિકાધીશ ની આગળ રૂક્ષ્મીજી નો સાત શ્લોક છે સાત શ્લોક તમે વાંચો વિચારો તો તમને એની બુદ્ધિ પ્રતિભાનો ખ્યાલ આવે રૂક્ષ્મિજી એટલે ભાઈ ભાઈ અને શીખવું હોય પ્રેમપત્ર લખવા કોને કહેવાય આને બાકી તો એક જણો મેં હોસ્પિટલે જઈને પેલા બ્લડ ડોનેટ કરતા હોય ને ત્યાં જઈને કે ભાઈ એક બેગ બ્લડ આપી દઉં એક બોટલ બ્લડ આપી દઉં હેકે કયું એ ગ્રુપ બે ગ્રુપ બી ગ્રુપ ઓ ગ્રુપ કયું આપ્યું અરે કાંઈ ગમે તે ગ્રુપનું આપી દો યાર એમ ના હોય અમારા ગ્રુપ જોવા પડે ધમાલ થઈ જાય કે તમે એમાં બી ચડાવી દેવાય કે માણસ થોડું અરે પણ એમ ના ચાલે ચાલે કેવી રીતે ચાલે અરે યાર મારે તો લવ લેટર લખો જ લોહી લખ્યો કેવાય ખૂન ખત લીખ રાહ હું ખૂન છે શાહી મત સમજ મારે તો લવ લેટર લખવો છે ગમે તે ગ્રુપ ચાલે એ વાત છે કયા રૂક્ષિણજી એ જે પત્ર લખ્યો પેલી જ લાઈન લખી હું આપને મળી નથી શું શરૂઆત કરી છે સાત દિવસ સુધી કથા થાય એવા સાત શ્લોક છે ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે હું તમને મળી નથી પણ મેં તમારા ગુણો સાંભળ્યા છે બસ હું ગુણો સાંભળીને જ તમને વરી ચૂકી છું કેટલી મોટી વાત છે માટે ભગવાન ગુણ સાંભળો એમ ભગવાનનું વર્ણ સાંભળો ભગવાનની કથા સાંભળો અને એ સંદેશો પહોંચાડવા માટે કોઈ વચ્ચે બ્રાહ્મણ જોઈશે ભૂદેવ જોઈશે બ્રહ્મ જેવો પવિત્ર જોઈશે તમે કહો મારી મેળે ભગવાનની સાથે પરણી જાઓ એ અશક્ય થઈ જશે માટે કોઈ સાધુ કોઈ ગુરુ કોઈ સત્સંગની જરૂર છે આ મેસેજ પહોંચાડે કોણ કોણ વચ્ચે લઈ જાય તમને અને કેટલો પરમ પવિત્ર ભૂદેવે કહ્યું કે રૂક્ષિ પત્ર તમને લખ્યો છે આ એમનો પ્રેમનો આ વિભાવ છે શ્રી કૃષ્ણ વાંચો એટલે કોઈ વાંચવા દે ખાનગી પત્ર વાંચવા દે તરત આંચકી લેખ શું કરે ન હોય તો ઉપર કેટલું લખ્યું હોય આ કવર આના સિવાય ખોલે એને હનુમાન આણ છે ટિકિટ એના ઉપર ચોંટાડે ટિકિટ એટલે આમ ખોલે તો ખબર પડી જાય આ તો ભગવાન કે છે તમે વાંચો ભૂદેવ કે હું હા વાંચો તમે વાંચો છે ને તમે મારી જોડી બરાબર છે કુળ રૂપ ગુણ શીલ સુખ આ બધું વર્ણન કરે છે પણ એમાં સાર કહેવાનો છે કે ભગવાનને એમ કહે છે હું બધું ટૂંકમાં કઉ છું મજાની તો વાત બહુ છે આ પણ એમ કહે છે રૂક્ષ્મિણી તમને એમ થશે કે હું તને મનથી વરી ચૂકી છું તમને ચાવું છું હું બીજાને કોઈને વરવાની નથી આટલો બધો પ્રેમ છો છે અને તમને એમ છે મને ત્યાં સુધી કહ્યું છે શિશુપાલને તો શિયાળો કીધો છે કે તમે પુરુષ છો તમે સામાન્ય નથી હું જાણું છું તો સિંહનો ભાગ શું શિયાળો લઈ જશે એ જવાબદારી તમારે છે જોવાની શિયાળું ઉપાડી જશે આવા શબ્દો કહેવાય તો ગમે પણ આમ હલબલાવી નાખે એવો પત્ર લખ્યો છે અને સાંભળો તમને એમ થાય છે કે આટલો બધો પ્રેમ છે તો તમે આવી જાવ ને દ્વારિકા કઈ દૂર વહી તો નથી જવાની આવી જાવ તમે અહિયાં આપણી ભૂમિકા છે રૂક્ષ્મિણી કે હું આવી નહીં શકું આપણે ભગવાન મને સજ્જડ નજર કેદ કરી દેવામાં આવી છે કેમ હું તમને ભરવા ઈચ્છું છું એટલે જ તો હું આમાંથી નીકળી શકું એવી શક્યતા નથી માટે તમે આવો मैंने लाइ जा आप दशा शू मी सात थरी चौकी आप अष्टावरण चौकी है रसनी रूपनी गंधनी आ विषय अहंकार आ बदरणों सात थरी चौकी आ जीव उपर आप के ये भगवान ने कहवा ते आने लई जाओ પણ સાવ આપણે એનાથી ઘેરાયેલું પણ નથી રહેવાનું માયાના આવરણથી હવે અમે તો માયામાં છીએ આ બધા બંધાયેલા છીએ તો અમે હવે શું કરી શકીએ ભગવાન આવે તો થાય ના છેલ્લે રુક્ષ્મિ કે છે અને એ આપણે કરવાનું છે કે મારા ઉપર સાત થરી ચોકી અવશ્ય છે પણ કૃષ્ણ હું તમને બતાવું કે તમે મને ક્યાંથી લઈ જઈ શકશો એવું સરળતા કરી દઉં જો આટલું આપણે કરવાનું માયાના આવવા છતાં માયાના આવ્યા હવે ભગવાન ઉદ્ધાર કરે તો થાય તો ભગવાન કે હું શું કરું સામે રૂક્ષિણીજી કે છે જો અને પત્રમાં જ લખી નાખ્યું કે અમારા કુળમાં પરંપરા છે કે લગ્ન થતા હોય એમને દેવી પૂજન કરવા જવાનું ભવાની પૂજન કરવા તો ગામની બહાર ભવાનીનું મંદિર છે જોજો કેવું ક્રિટિકલ હોય છે એક જ રાત બાકી છે હમણાં પત્ર આપ્યો ત્યાં સાંજે પોચ્યા છે રાત બાકી છે સવારે ધીંગાણું થવાનું છે કેમ થાય છે જોવાની વાત છે સવારે અમે ભવાનીનું પૂજન કરવાની કુળ પરંપરા છે ત્યારે હું મંદિરે જઈશ મારી સાથે સખીઓ હશે ચોકી પેરો ઓછો હશે એ સમયે તમે આવજો ને મને ગ્રહણ કરી લેજો આ નગર જે છે ને એ આપણું દેહ એટલે પૂર આ પૂર નહીં આ દેહરૂપી પૂર છે દેહભાવ દેહભાવમાંથી કુટુંબના ભાવમાંથી વિષયોના બંધનોમાંથી એ બધી માયા ની ચોકીઓમાંથી આપણે થોડું બહાર નીકળી અને થોડું ગોંદરે ત્રી ભેટ આવવું જ પડશે પછી ત્યાં ભગવાન આવશે અને ત્યાંથી આપણને લઈ જશે કઈ ન કરીએ તો ભગવાન કહેવાય તાર ત્યાં પડ્યો રહ્યો તો એવી રીતે કેમ લઉં છે ને બધાની વાત અને આખો પત્ર વાંચ્યો અને આટલું બધું કહ્યું એટલે તરત જ ભગવાને શ્રીકૃષ્ણ બૂમ પાડી દારૂ એમનો સારથી અને યાદ રાખો પછી ની પદમાં તમે પંક્તિ વાંચો બોલો શું એમાં શબ્દ આવે છે બોલો મને જ તમે કહો બોલો આવો રા આવો મારા મોહના મીઠડા આવો આમંત્રણ આપવું જ પડશે કેટલું પ્રેમાનંદ છે જતન કર્યું છે બાજુ આવો મારા મોહન મીઠાડા લાલ હું તમને આમંત્રણ આપું છું આપણે ક્યારેક કહ્યું કે આવો કહીએ નહીં તો કોણ આવે એટલે ભગવાન શ્રીકૃષ્ણ કે મને કહ્યું આવો એટલે હું આની જ રાહ જોતો હોઉં છું રથ આવ્યો ભૂદેવને કહ્યું બેસો બીજા થોડા એવા ચુનંદા સૈનિકો એની સાથે ચાર પાંચ જણા સાથે ભગવાન નીકળી ગયા શું પવન ભેગી રથ ઉપડ્યો છે સવાર થતાં થતાં તોય વિદર્ભ નગરમાં ગામની બહાર આવી ગયા શંખ ધ્વનિ થઈ ગયો રૂક્ષ્મિણીએ સાંભળી લીધો આવી ગયા છે અને પછી મંદિરે આવ્યા છે અને ત્યાં શિશુપાલે આવી ગયા હતા બધાની વચ્ચે જ ભગવાને રૂક્ષ્મીજીનો હાથ જાયલો રથમાં બેસાડ્યા અને શંખ કર્યો જેની માય હવા ખેર ઘૂટ ખાધી હોય એ આવી જાય આવી રીતે રૂક્ષ્મિજીને લઈ આવ્યા છે જ્યારે ભગવાનને આમંત્રણ આપે ભગવાન આવે પછી માયાના કોઈ આવરણની તાકાત નથી કે જીવને રોકી શકે આવો આ ધરમપુર વાંસદા કુશળ કુંવરભાઈ ભાગવત કથા બ્રાહ્મણ વાંચી વૃક્ષ્મીજી નો પ્રસંગ આવે આંખમાંથી દડ જાય भटजी ने कि भटजी कथा रोको म तो एम थाय मारो उद्धार तो त्यारे रीते रुक्ष्मीणी जी ना भगवान साक्षात हाथ जाए यार हाथ जाले त्यार उद्धार थाय मारो हाथ भगवान क्य जाल से भूदेव आने कथा सांभी कहवा भूदेव तो बिचारा शू जवाब आप तलब जो ते बीजी रुक्ष्मीणी जी लो બીજી મીરા જોઈ લ્યો અને ત્યાં ચૈતન્યાનંદ સ્વામી મહારાજ પાસેથી ત્યાં ગયેલા ગામને ચોરે બધે ઉતરેલા રાણીએ સાધનો કેટલા કર્યા ભાગવત કથા વાંચે બ્રાહ્મણોને ભોજન કરાવે એમના પૂજન કરે રાતના એ બધા જ બ્રાહ્મણ કઈ યાત્રાળુ હોય સાધુઓ હોય એ બધાનું પૂજન કરે દક્ષિણા મુખ અને ચૈતન્યાનંદ સ્વામીનું પૂજન કરવા ગયા એટલે ચૈતન્યાનંદ સ્વામી હટી ગયા એટલે કોઈ કીધું સાથે ના સેવકો હતા કેમ કેમ તો કે અમે સ્ત્રીઓથી દૂર રહી છે ત્યારે એ કુશળ કુંવરભાઈ ને થયો સાધુ એવો મળ્યો કે જે સ્ત્રીથી દૂર રહેતો હોય આ કોઈ નવીન છે પૂછો કે શું છે કોને એના ગુરુ છે શું ઉપાસના છે વાત કરી રસ પડી કે રાજમહેલમાં બોલાવો આમંત્રણ આપ્યું એકાંત નિવાસ કરાયો બ્રાહ્મણો રાખ્યા અને પછી એમની પાસેથી કથા વાર્તા સાંભળી જોવો ગુણાન ભુવન સુંદર શૃણતા એ બ્રાહ્મણ થકી સહજાનંદ સ્વામીનું વર્ણન ગુણ આ પેલા ચૈતન્યાનંદ સ્વામી થકી એ કુશળ કુંરબાઈ સાંભળ્યું અને થઈ ગયું બસ મારે જે જોઈતા એ મળી ગયા કથાનો મહિમા જુઓ સાંભળીને રૂક્ષ્મી હવે એમને અહીંયા બોલાવો અને પછી શ્રીજી મહારાજ પાંચસો પરમસો સાથે છો જાણો છો ઉત્સવ સમય થયા ખૂબ રસ લીધો ઘણી બધી કથાઓ છે મહારાજને જમાડવાના જે હોશ હતા પૂજનના હોશ પણ એક વિચાર કરો એમણે પહેલી વાર જયારે હવે એમને ત્યાં શ્રીજી મહારાજ પધાર્યા હશે એક તો સ્ત્રી ભાવ છે સ્ત્રી હૃદય છે સ્ત્રી પુત્ર દેહ છે અને જંખતા હોય એમને પહેલું જ એમને મહારાજનું દર્શન થયું હશે ત્યારે એને કેવા લાગ્યા હશે આપણે ત્યાં આ જાતનું કોઈ લેખન થયું નથી પણ કેવી એને રસમય મૂર્તિ જણાવીએ છીએ એ તો આપણે એ જગ્યાએ આપણી જાતને મૂકીએ તો ખબર પડે કે એને શું થયું છે શ્રાવણ ભાદરવો વરસી ગયા છે જોઈ જ નું પ્રેમ છે ચંખે છે અને જેને સાંભળા છે એ પેલી વાર આમ જુએ છે દોડીને દોટ મૂકીને ભેટી પડવાના કેટલા ભાવ થયા હશે પણ શું કરે तर श्रीजी ने भाव ये तो ये जाने केव रोकायात फरिया साक्षी पंदर में दिवसे कुशल कुंवरबाई देह मुकी दीधो पंदर दिवस के, के श्रीजी महाराज ना विियोग सहन ना पंदर दिवस में लीला संकेलाई गई पंदर दिवस ઉદેપુરના જમકુભાઈ એમણે સાંભળ્યું જ તું અને રાજમહેલમાંથી નીકળી ગયા શ્રુતવા ગુણાન ગુમાન સુંદર સાંભળવાથી એટલે પ્રેમાનંદ સ્વામી કે હું વર્ણવું છું તમને મૂર્તિઓ ગમી જાય તો કામ થઈ જશે બસ સાંભળજો અને વર્ણન કરજો સાંભળ્યા કરશો અને વર્ણન કર્યા કરશો તો દિલમાં રમી જશે એ હકીકત માટે વર્ણન કર્યા કરજો વર્ણન સાંભળ્યા કરજો કામ થઈ જાય છે પ્રેમાનંદ સ્વામી હમ પણ આમંત્રણ ગરવીલા છે ને ભગવાન આમ સરળ છે પણ આમ ગરવીલા છે આપણે કોઈ કોઈ જગ્યાએ હોય ને આપણને આમંત્રણ કાળ ન હોય તો જઈએ છીએ હે ભગવાન જાય આવે આમંત્રણ જોઈએ એટલે નખશ પ્રેમ સખી નાદ રહો ઉરમાં રમી રે લોલ એમ કયા કરવાથી પણ શું કહ્યું તારી મોરતી રે લોંત્રણ આપી દીધું આવો આવો મારા મોહન એક એક શબ્દ તમે જુઓ એક એક શબ્દ ભાઈ મોહનનો અર્થ શું થાય જેને આપણું મન મોહી લીધું છે અથવા આપણું જેનામાં મન મોહિત થઈ ગયું છે આવો મારા મોહન પ્રેમાનંદ સ્વામી કહે મોહન મારું મન તમારામાં મોહી ગયું છે રુક્ષમિણીજીને જેમ લખે છે એમ જ કહે છે કે હું બીજા કોઈને ઓળખતી જ નથી તમારામાં મોહિત થઈ ગયું છે શુદ્ધ ગુજરાતીમાં કહેવાય હું લઠું થઈ ગયું છું હું કઈને ભાળતી નથી પ્રેમાનંદ સ્વામી આવો મારા મોહન હું તમારામાં મોહિત થઈ ગયું છું મારું મન તમારામાં મોહી ગયું છે રુક્ષ્મીજી નું મન કૃષ્ણમાં મોહ્યું ત્યારે જ કામ થયું હવે ભાઈ આપણે આપણો વિચાર કરો કે આપણું મન ક્યાં ક્યાં મોહ્યું છે કઈ રીતે કહેવાય કે આવો મારા મોહન મીઠડા આવો મારા મોહન કેમ કહીએ ક્યાંય સ્ત્રીમાં મન હજી મોહ્યું છે ક્યાંય ધનમાં હજી મન મોહ્યું છે દીકરા દીકરીમાં મન મોહ્યું છે સંસારની કીર્તિમાં મન મોહ્યું છે સંસારના ભોગવિલાસ હરવું ફરવું ખાવું પીવું હજી તો કેટલાય બનાવી રાખ્યા છે ટાર્ગેટ હે કાશ્મીર આંટો મારી છે સ્વિટરલેન્ડ જ્યાં છે પલાસકાજી આવ મન તો ક્યાંય ક્યાંય મોહ્યા છે પેલી વાત એ છે બસ એક માં મન મોહે તો આવો નો ઉદગાર ઉઠે અને આવો નો ઉદ્ગાર ઉઠે પછી કામ એમ બે જ શબ્દોની માગણી મન ક્યાંય ક્યાં મોહ્યું છે એ જ્યાં જ્યાં મોહિત થયું છે ત્યાં ત્યાંથી ઉખેડવાનું છે એકમાં મન મોહે કામ પૂરું પણ પછી જે વાત કરી છે એમના મન નથી મોહ્યું તો તમે મીઠડા છો બસ આનો તો ભાઈ જેટલું વિશ્લેષણ કરીએ ને એટલું ઓછું એક રીતે જોવો તો આ પ્રેમાનંદ સ્વામી નું સહજાનંદ સ્વામી માટેનું હુલામણું નામ છે મીઠડાલાલ ભાઈ નામ મીઠડાલાલ આવો મારા મોહન મીઠડા કણાનું નામ જુદું હોય પછી એનું પેલું નામ હોય નીક નામ ક્યાં એક શું કે હા નામ આવો મારા મોહન મીઠડા તમે મીઠડા છો મન એમ નથી મોર્યું તમે બહુ મીઠા છો બહુ મીઠા છે સહજાનંદ સ્વામી બહુ મીઠા હતા એટલે મન મોહી જતું જે મળતા એને પછી એનાથી છૂટવાનું મન થતું નતું એવા એ જો મીઠડા મીઠડા એટલે મીઠા આપણને અમુક માણસ મીઠા લાગે ને અમુક માણસ કડવા ઝેર લાગે લાગે કે નહી ઘણા લોકો દિવસ દરમિયાન માણસો આપણને બહુ જાય અમુક માણસો આપણને ગમતા જ નથી ને અમુક તરત મનમાં ગમી જાય છે તો સહજાનંદ સ્વામી એવા મીઠા હતા તરત મીઠા લાગતા તરત ગમતા હતા તો શું હતું એમાં लौकिक दृष्टिए विचार कर आप थोड़ा सहजानंद स्वामी समझिए आपने कोई मणस गमे बहुत सहज सहज रीते गमी जाए कहीं ओंध न हो, ए, हो ए, तो आपने कोई काम तरत गमी जाए मर्यादा थी आप समझा यम आटली वस्तु हो मणस तरत गमी जाए આ ગુણો આપણે પણ કેળવવા જેવા અને આ ગુણો સજાનંદ સ્વામી પરત વિચારવા માટે પણ છે કોણ તરત ગમી જાય તમે થોડુંક ક્યારે વિચાર્યું છે કોઈ તમને સેજે સેજે ગમી જાય છે તો શું કામ ગમી જાય છે લૌકિક વાત નહીં કરતા સ્ત્રી પુરુષોની વાત નહીં કરતા તમે પુરુષો પુરુષોની પણ વાત કરો આપણને કોઈ પુરુષ હોય તો કોઈ પુરુષ ગમી જાય કોઈ યુવાન ગમી જાય કોઈ બાળક ગમી જાય કોઈ વ્યક્તિ ગમી જાય તમારી ઉંમરનો ગમી જાય કોઈ આધળ તમને ગમી જાય સેજે ગમી જાય અને શું કામ ગમી જાય છે એનો વિચાર કર્યો છે ક્યારે જો હું ગણાવું આટલી વસ્તુ હોય ને તો સેજે સેજે કોઈ પણ વ્યક્તિ આપણને ગમી જાય એમાં જો કઈ શરત ચૂક હોય ભૂલ ચૂક લાગે વધારવા જેવું લાગે એડ કરવા જેવું લાગે તમ મન બહુ મજાની આ એક વિચારણા ચર્ચા છે કદાચ પહેલી વાર છે આવી ચર્ચા કે કેમ આપણને તરત કોઈ ગમી જાય છે અને કોઈ આપણું કાંઈ બગાડ્યું ન હોય તો એમ થાય કે આ કાળો અહીંયા આવ્યો ક્યાં કઈ બગાડ્યું ન હોય આપણે કઈ આપણે ટ્રેનમાં બસમાં બેઠા હોય અચાનક ઉપર નજર જાય તો એમ લાગે કે આને મોઢામાં જઈને જલીબી ઘૂંચડું મૂકી આવ્યું અને અમુક એવા હોય કે આપડે જોડો કાઢીને બે નાખી આવ્યા કઈ આપણું બગાડ્યું નથી આપડે તો એમ થાય અને ત્યારે આપણે પછી શું છે કોઈને કેતા હોય કે ગમે તે માનો માનો પણ ક્યાં આ જન્મમાં આગલા જન્મમાં આને આપણે મળ્યા હોય એવું લાગે છે મનવાળે જો કોઈ માણસ મીઠો લાગે છે ગમી જાય છે વ્યક્તિ ગમી જાય છે એમાં આટલું હોય ત્યારે ગમે બહુ સીધી સાધી એક એનો ચહેરો સુંદર હોય મારી વાત જો કઈ ખોટી લાગે તમે કહેજો કે ના આમ ન હોય આમ હોય કારણ કે આ અમુક વસ્તુ છે મારો વિષય નથી આ પણ આ કોઈ સ્ત્રી પુરુષના સંદર્ભમાં નહીં જોતા હોય સ્ત્રીઓ સ્ત્રીઓના સંદર્ભમાં જોઈ શકે છે પુરુષો પુરુષોના સંદર્ભમાં જોઈ શકે છે બસ કોઈ વ્યક્તિ આપણને ગમે ખુદ અમને સાધુ કોઈ વ્યક્તિ ગમી જાય આમાંથી તો એમાં એક બઉ સમજવા માટે નિર્દોષ પડે એનો થોડો ચહેરો સુંદર હોય કઈ ઘાટઘૂટ હોવી જોઈએ ને હે ચેપાઈ ગયેલા ડબ્બા જેવો ચેરો હોય કોણ હવે એની પાસે કોણ બેસવા તરત આપડે કે ભાઈ જાઉં છે ને આપણે જગ્યા ખાલી છે ત્યાં બેસો હે સાચું કે આપડે બસ ટ્રેનમાં એમ હોય અને કોઈ એવો ચેપાઈ ગયેલા ડબ્બા જેવો આવે એ પાછો ગોળ જૂનો ડબ્બો તો આપડે એમને શું કહે ત્યાં ત્યાં જગ્યા છે હવા આવશે સરસ મજા છે અને તમે કોઈ ચહેરો સુંદર હોય તો આપડે શું કઈ તમે અહીંયા આવી જાવ બે મજા આવશે અહીં આવી જાઓ ચહેરો સુંદર હોય ગણો ચહેરો સુંદર હોય સહજ ગમી જાય બસ બીજું મધુર વાણી હોય બોલે ફૂલ જરે ગમી જાય તમારે ચડી જાય વાત જ મૂકી ના ઘરવાળા હતા ને એ રિયા ગીત ગાય એટલે એને પત્ની કેવું લાગ્યું એટલે એનો ધણી કે એટલું સરસ છે મને એમ થાય છે રેડિયો ઉપર ગા સરસ તો કે એવું નહીં ગાય તો જયારે બંધ કરવું હોય ત્યારે કરી શકાય કહું છું રેડિયો ઉપર ગા પણ જો મધુર અવાજ હોય તો ગમે કોઈ પણ હશે પણ જો એનો ચહેરો સુંદર હશે ગમશે મધુર અવાજ હશે ગમશે હૃદય નિષ્કપટ અને નિખાલસ હશે ગમશે માણસ ઉદાર હશે તમારા માટે કઈ કરી છૂટવા માટે તરફ તડપ કરશે તમે કઈ ખરીદવા જતા હોય કે નઈ નઈ નઈ ભાઈ હું પૈસા આપી દઉં છું ને ગમશે પણ તમારા ખિસ્સામાંથી કાઢીને પી જાય તો એમ જ તમે કહેશો ઓગણોતેરા કાળવાળો ક્યાં આવ્યો ભાઈ જવા દે જવા દે આ તો થાય ને પણ આપણા માટે કોઈ ખર્ચો કરવા માંડે તો ગમે ઉદાર માણસ ગમશે હેતાળ માણહીલો માણસ હશે ને ગમશે આપણા રે મલકના રે માયાળું અરે માયા મૂર્તિ ને વયા જાશું હોય જાય આપણા મલક માયાળું હેતાળું માણસ હશે ગમશે પછીની વાત જે સરળ હશે ઘમંડી નહીં હોય એ ગમશે આપણે વારે વારે આપણી સામે બળા ઝાં ક્યાં કર્યા તો આપણે થોડા દિવસમાં પછી એમ થાય મજા નથી આવતી પણ જે પોતાની પોતાની વાત નહીં કરે ઘમંડ નહીં કરે ગમશે પછી પ્રામાણિક હશે એ ગમશે ઉપલા બધા ગુણ હોય પણ પ્રામાણિક ન હોય તમે એને એક લાખ ને દસ હજાર આપ્યા હોય પછી થોડા દિવસ પછી કે તમે મને પચીસ જ આપ્યા છે તો તમને ગમશે જેવો હોય પ્રામાણિક નથી તમે એને ત્યાં દસ તોલા સોનું મૂક્યુંડ વાળું તમને પંદર તોલા કરીને આપે કે તોલા પાછું આપે પણ સોનું બધું ઘલ કરી નાખ્યું તમને ગમશે પ્રામાણિક હશે ગમશે ધર્મ ભાવના વાળો માણસ હશે છે એવો માણસ જે હશે એ સેજે સેજે ગમશે આટલા લક્ષણો હોય એમાં ને થોડા ગણાય પણ એ માણસ ગમે આવો માણસ મીઠો લાગે આપણા સહજાનંદ સ્વામી આવા હતા બોલો બોલો બેઠા બેઠા કેવું વિચાર્યું છે તમારું જે થવું છે મારું તો કામ થઈ જાય એ કીધું આપણા કેવા છે કે આને શું મીઠા લાગ્યા છે તો આવા છે એટલે મીઠા લાગ્યા છે જે પહેલે જ ધડા જે મીઠા લાગી જાય બસ ચહેરો સુંદર ચહેરો સુંદર હોય પણ જોજો આમાં સમજવાનું છે બહુ મજાની વાત છે ચહેરો સુંદર હોય એટલે જ બધા ગમે નહીં આમાં ઘણી બધી વસ્તુ તમને બહુ સમજવા જેવી છે એવા ઘણા રૂપાળા ચહેરા વાળા હોય તોય આપણને નથી ગમતા તો શું જોઈએ એની સાથે બે વસ્તુ જોઈએ ચહેરો સુંદર હોય પણ ચહેરાઓ ઉપર જો પ્રસન્નતા હોય તો ગમે પણ દિવેલ પીધેલા જેવો બેસી રે ઉદાસ ગમગી અતિ ગંભીર હોય પણ એની પાસે બેસીને પણ ઢીલા પાડી દે અને આપણી પ્રસન્નતા જતી રે અને આપણને જાણે એમ લાગે કોઈનો મેલો આવ્યો હોય એવું લાગવા માંડે તો ગમે પણ જે પ્રસન્ન છે આપણી ઉદાસી પણ ઉદાસી કાઢી નાખે આવીને બેસે બેસ અસ થાય ને થોડી સુંદરતા ઓછી હોય તોય ચાલે પણ જેના ચહેરા ઉપર પ્રસન્નતા નથી એ નહીં પણ ચહેરો સુંદર છે ઓછો વધતો સુંદર હશે ભલે પણ પ્રસન્નતા હું આમાં ઘણા નહીં એવા જોઉં છું એને મેં ક્યારે હસતા નથી જોયા આ આમ બધું આમાં જોયા રાખતા હોય અમે બધું જોઈ રાખતા હોય બેસાડ્યા છે ઠાકોરજી એની જેમ બેઠા હોય કોઈ આવન્મથી જે મુદ્રા હોય ને બંધ ફેરફાર જ નહી કરે હવે એની પાસે બેસીને શું કરવું આપડે શું કરવું લઈ શું લેવું એની પાસેથી અરે ખીલખીલતો હોય થોડો પ્રસન્ન હોય આનંદિત હોય હસાવ્યા વગર થોડો હસતો હોય થોડો હસાવતો હોય હવે આવાના જોઈએ તો આપણે ન થાય ભલે રૂડા રૂપાડ હોય તો એમ ન થાય કે એક બે જોડા મારી દઈ થાય જ ને આપણો દી બગાડી નાખે નથી કેતા ભાઈ ઘણા માણસો આપણે સવારમાં પોરમાં મળી જાય તો આપણે દનૈયા સુધરી જાય એટલે આખું અઠવાડિયું સુધરી જાય અને ઘણું એવા મળી જાય કે આખું અઠવાડિયું બગાડી નાખે સોમવારે મળી ગયા હોય છે બઉ સરસ પેલી વાત છે ને કે રાજાજી ક્યાંક યુદ્ધ જતા હતા હવે એને યુદ્ધમાં નીકળવું તડામાર તૈયારી સૈન્ય સાથે અને જેવા ગામની નગરની બહાર નીકળ્યા ને એમાં પેલો ભંગી સફાઈ માટે નીકળી તો અને બિચારા કામે નીકળ્યો ને એ પેલો દેખાણો અને રાજાનો મગજ ફાંટ્યો સપત નીકળ્યો અત્યારે એને પકડીને કાળ કોટડીમાં પૂરી દો પછી એનો આપણે ઈલાજ કરીશું ફાંસીએ ચડાવી દઈશું ફાંસીનો હુકમમાં આપી દીધો હું આવ્યા પછી ફાંસીએ ચડાવી દઈશું ઓળખને પકડી લીધો કોટડીમાં પૂરી દીધો ફાંસીનો હુકમ ચડાવી દીધો હું આવું પછી વાત છે બિચારા આના શું દોષ સફાઈ પછી રાજા ગયો યુદ્ધ થયું યુદ્ધ જીતાઈ ગયું પછી પાછો આવ્યો પછી પેલાની ખારતો હતો એને બોલાવ્યો અને પેલાને કીધું અને ફાંસીએ ચડાવી દો અંતિમ ઈચ્છા પૂછી કે તમારે કઈ છેલ્લી ઈચ્છા છે તો કા મારે રાજા થોડી સાથે થોડી વાતચીત કરવી છે પેલો ભંગી સ્વપ્ત કે હા આપવી જ પડે એટલે કીધું બોલો તારે શું અંતિમ ઈચ્છા છે તો કે મહારાજ એક જ પ્રશ્ન પૂછવો છે તમે બહાર નીકળ્યા તમે મારું મોઢું જોયું પેલું એ વાત સાવ સાચી છે તમને અપશુકન થયા એ તમે માનો છો એ વાત સાવ સાચી છે પણ મહારાજ માનશો મેં પણ પેલું વહેલું તમારું મોઢું જોયું મારે બીજું કંઈ કહેવું નથી તમે મને અપશુકન્યો માની ને ફાંસી ચડાવો છો પણ હું એક જ વિનંતી કરું છું મારું મુખ જોયું અને તમે યુદ્ધમાં આમાં તો હું અપશુકનિયા ચહેરો પ્રસન્ન ખાલી પ્રસન્ન ચેરા ગમશે એવું નહીં ચહેરો સુંદર ચહેરા પર પ્રસન્નતા અને નિર્દોષ ચહેરો આટલું હશે ભવ ગમશે મારે આ બધું માંડણી કરી કરીને મારે તો સહજાનંદ સ્વામીના ચહેરાનું જ કેવું છે સુંદર ચહેરો પ્રસન્નતા નિર્દોષ છે નિર્દોષ એટલે છળ પ્રપંચ કાવા દાવા વિકારના કોઈ ભાવ નહીં આવો નિર્દોષ ચહેરો તમે ઘણાનો જોયો હોય કદાચ ક્યાંક ક્યાંક એવાનો જોયો હોય રૂપાળો હોય પ્રસન્ન હોય અને આંખોમાં કોઈ વિકાર ન હોય કોઈ પેલા છળ કપળ કાવા દાવા કંઈ ન હોય એવો માસુમ ચહેરો હોય તરત ગમી જાય ગમે ને આવો ગમે પણ જો એમાં સદોષતા હશે તો નહીં ગમે તમારી પાસેથી કંઈક આમાં લોચો કાઢી લેવો હોય એ ગમે પ્રસન્ન રહેતો હોય ગમે તેવો રૂપાળો હોય તો તમને ગમશે નહીં બઉ સમજવા જેવું છે સુકામ સહજાનંદ સાહેબ મીઠડા લાગતા હતા બહુ મજાની વાત છે તો એક સહજાનંદ સ્વામી એ સુંદર રૂપ નિ કેટલો સુંદર હતો સર્વાંગી સુંદર હતા મને ઘણી વિચાર આવે કે શ્રીજી મહારાજ તપસ્વીની મુદ્રામાં તો અહીં આવ્યા સૌરાષ્ટ્રમાં રામાનંદ સાહેબ મેળ્યા ત્યારે તો નીલકંઠવર્ણિ તપસ્વી મૂર્તિ સ્વામીએ ગાદી ઉપર બેસાડ્યા સ્વામી સ્વધામ પધાર્યા રામાનંદ સ્વામી પછી મહારાજે સ્વામીની આજ્ઞાથી બધાના ભોજન થાળ સ્વીકારવાનું શરૂ કર્યું પછી સુંદર મૂર્તિ પુષ્ટ થઈ અને પચીસ વર્ષના સહજાનંદ સ્વામી નવ યુવાન હશે ત્યારે એનું શરીર કેવું હશે તમે ફાટ ફાટ થતું હશે શરીર ડોંગરેજી મારા બચપનનો ફોટો જોઈ ને આપણને એમ લાગે હમણાં ફાટી ને લોહી જશું એવું થતું હોય થતું હોય એક નહીં એક પણ નથી દેખાતો કોઈ દેખાતો હોય કે ફાટ ફાટ લોહી થતું હોય કઈ નહી બધા મારા જેવા છે ફાટ ફાટ થતા હોય આમ બોલા ધરતીને દાવી દાવી પાણીનું પાન બરાબર એવો ચહેરા હોય સુંદર નેણ સુંદર પ્રકૃતિ પાતળી કામ દેવે આમ કમાણ ખેંચી હોય એવી નમણી નાસિકા દાડમની કળી જેવા દાંત હશે ત્યારે બે ગાલમાં ખંજન પડે અને ચાર ચાંદ લાગે એવી વાતો એક જમણે ગાલે જે સરસ મજાની શ્યામ ટીબકડી એવો સુંદર ચહેરો લાગે આમ અને પાછો ચહેરો સુંદર એટલું જ નહીં પ્રસન્ન પ્રસન્નતા નામ એવા ગુણ સહજ સહજ સહજમાં આનંદ નથી આનંદિત થયો જ નથી આવ્યો નથી આનંદિત થયો જ નથી જેવા રૂપ એવા ગુણ ને જેવા ગુણ એવા એવા રૂપ અને નિર્દોષતાની તો શું વાત કરવી એમને શું આપણી પાસે લઈ લેવું નિર્દોષતાની ખાણ ચહેરામાં કોણ ન ગમે જેને આપણી પાસે નથી સુંદર ચહેરો પ્રસન્ન મુદ્રા અને કોઈ દોષ નહી મીઠો કેમ ના લાગે માણસ વ્યક્તિ કેમ મીઠી ના લાગે ગમી સુંદર અને નિર્દોષ પણ કેવું બાળક જેવું શ્રીજી મહારાજ નું હા બાળક જેવી નિર્દોષતા બહુ ગમે માણસ યુવાન હોય પણ બાળક જેવી નિર્દોષતા હોય ને એ બહુ ગમે ભલે આમ યુવાન હોય વીસ પચીસ વર્ષનો માણસ હોય ત્રીસ વર્ષનો માણસ હોય પણ જો બાળક તેવી એનામ નિર્દોષતા હોય ને એ માણસ બહુ ગમે પણ જે કાટ હોય ને એ ગમે આપણી પાસે આવે બેસે પણ આમ જે કાટ હોય ને કાટ કાટ એ દેશી શબ્દ છે ગમે ગમે એમ કરે તો પણ હા હા હા બાળક જેવા ભોળોડા હોય ભોળભોળ થઈ જાય ને માણસો શ્રીજી મહારાજની સુંદર ચહેરો સદૈવ પ્રસન્નતા બીજાને પ્રસન્ન પ્રસન્ન કરી મૂકે ગમે એવો દુખ્યું હોય તો પ્રસન્ન થઈ જાય અને બાળક જેવી નિર્દોષ એ ભાઈ જૂનાગઢમાં એની શાહી સવારી નીકળે હાથીની અંબાડી ઉપર બેઠા હોય આમ શોભી રહ્યા હોય સુંદર સુરવાળ પહેર્યા હોય સુંદર જામો પહેર્યો હોય સુંદર પાક બાંધી હોય અલંકારો ધારણ કરાવ્યા હોય ભગવાનની જેમ હજારો માણસ પૂજતા હોય અને જૂનાગઢની બજારમાં નજર પણ જરૂખામાં બેસીને દર્શન કરતા હોય એ સમયે સેંકડો માણસો બજારમાં આ જૂનાગઢની બજાર તો તમે જોઈ છે ત્યાં દર્શન માટે પડાપળી સ્ત્રી પુરુષો કરતા હોય ગોખ જરૂખે નીચે ચારે બાજુ ચૌટે ચોકે એમાં પેલો એક બાળક એમને કાકડી આપે અને કાકડી મહારાજ કે લાવે અને ઉપર ઘા કરે અને કાકડીને વચ્ચેથી પકડે અને અહીંથી બે બાજુથી હજારોની મેદનીમાં જમવા માંડે કેટલી નિર્દોષતા છે કેટલી નિર્દોષતા સાવ બાળક જેવી નિર્દોષતા ને બાળક જેવો ભાવ ને એ જમી શકે બાળક ભાવ સિવાય જમી શકાય એક બાળક જમી બાળકને તમે અત્યારે હાથી ની અંબાડી પર હજારો લોકો દર્શન કરે કાકડી આપી સીધું જમવા જ અરે ક્યા ગામ માં તમે વાત શું કરો શ્રીજી મહારાજ એ ગામમાં એક પટેલ ને ત્યાં પધાર્યા ગાદલા બાદલા નાખી દીધા સમય એવું કર્યું કેટલા માણસો બધા બેઠા છે એમાં મારાને પેશાબ કરવા જવાનું છે એ તો થાય સ્વાભાવિક છે માનવદેહ ધાર્યો છે તો એટલે વાડો બાજુમાં હોય ખેડૂતોને ગામડાને તમે જુઓ છો જેને આજની ભાષામાં તમે બે ક્યાં અડક્યો છો એ વાડો મોટો આમ ખુલ્લો આમ આ મંદિરથી આમ અડધો પોળો છે અને મારાને કીધું કે મારા જ વાડામાં પેશાબ કરી આવે હશે ગયા અહીંયા પેશાબ કરવા ગયા પેશાબ કરી ચીબડું એક હાથમાં ચીબડું ખાતા ખાતા આવ્યું એક હાથે નાડી ખોસતા કેવી વાત તમે કરો જેને હજારો માણસો પૂજે અને દર્શન માટે લોકો તળપા પડ્યા છે અને એ પેશાબ કરવા ગયા ચીબડું એકાથમાં બાળુડોસ બાબા જોનારા સમજનારા હોય કે વાહ વાહ વાહ આ કશી મોટા તો કોઈ ભાર નથી કોને નો ગમે और गम्मा माटे देवीपण देवी एट नवाब ने पहला मंगलदास दीवा ने कहू कि देखो देखो नवाब उसको खुदा कहते हैं, खाने के भी ख्याल नहीं अदब है इतनी भरी भीड़ में खाते नवाब क्या बोला <laughs> मंगलदास खुदा को किसकी अदब ये खुदा ही है मेरी पूरी प्रतीति है ખુદા કે બિના એસી ભરી ભીડ ને કોઈ ખા નહી શકતા હોય જોઈએ સુંદર પ્રસન્નતા બાળક જેવો નિર્દોષ ચહેરો એટલે સહજાનંદ સ્વામી તરત ગમતા બસ બીજું શું હતું મધુરવાણી મધુરવાણી ની વાત આવતા શુક્રવાર કેવી કેવી એમની વાણી એના શું શું છે એ બધું સમજવાની કોશિશ આપણે આવતા શુક્રવારે કરીશું આટલું બસ લાગે આટલું આપણે બોલ્યા છતાંય મને એમ લાગ્યું કે હજી આપણે શરૂ જ કર્યું હજી એમ લાગે શરૂ કર્યું હજી મંગળાચરણ કર્યું ત્યાં તો આમ વાત પૂરી થઈ ગઈ તો બહુ મજા અંદરથી આપણને આનંદ એવા આવ્યો કે આપણે બહુ જુદી જ રીતે આજે સહજાનંદ સ્વામીને થોડોક નિરખવાનો પરખવાનો કે જે પ્રયાસ થયો મને પોતાને ગમો આ ગુણોને ચિંતવજો અને કેમ મીઠા લાગે છે આપણે કેમ મીઠા લાગીએ એનું પણ આમાં બોધ છે અને પ્રેમાનંદ સ્વામી કહે છે આવો મારા મોહન મીઠડા જોઉં તારી મૂર્તિ મારે તમારી મૂર્તિ જોવી છે તમારું રૂપ જોવું છે જરા આવો ને જરા આવો ચૂનો જમાનો ઓજલ હતા ને લાજ કાઢતા ત્યારે ઘૂંઘટની ઓટમાં જે પ્રેમાનંદ સ્વામી કીર્તનમાં લખે છે ને મેં આમ જોયા છે ઘૂંઘટની ઓટમાં તમને જો પણ બરાબર નથી દર્શન થયું મારે તમને ઘૂંઘટ ખોલી અને તમને નિરખવા છે આવો મારા મોહન મીઠડા તમે બહુ મીઠા છો પણ કેમ મીઠા છો એક વાત જોઈ બીજી વાત આવતા શુક્રવારે આટલું આજે ભાઈ સહજાનંદ સ્વામી મહારાજ